આ તો રોજ નું છે ને સામાન્ય સામાન્ય જ્ઞાન તો લૌકિક તો છે ભગવાન ભગવાન ક્યારે કઈ બોલ મરે છે મારવાનું કામ આત્મા કરતો પુણ્ય કામ કર્યું હોય એના લીધે આ મારવાનું કામ કે બચાવવાનું કામ આત્મા કરતો નથી ને ભગવાન કરતા નથી મારવાનું કામ તો આ માખણ વાળા માખણ વાળા ને જાય ને મરી જાય શું કરું બરોબર નઈ આ મારવા દીવાળું બચાવવાનું કામ ભગવાન નથી કાર્યો આપડા કાર્યો આ મગન મારા જરૂર પડે મારવા માટે પણ એ પીવા માટેનું ઇન્સ્ટિગેશન થવા માટે તમારા કાર્યો હોવા જોઈએ માટે એ પ્રેરણા એના ફળ રૂપે થાય છે એ કોમ્પ્યુટર મારફત આવી અને એ ફળ રૂપે થાય છે આપણા કાર્યો જે છે કોમ્પ્યુટર માં જાય છે એ તો બનાવ્યું છે ઈશ્વરભાઈ એમને કહ્યું કે આપડે ગમે કાર્ય કરીએ ગમે કરીએ પણ કઈક અવલોકિક તમારી પ્રેરણા આવી જાય નહીં તો ટેન્શનમાં પીપલ આર ડાઇંગ ઇન ટેન્શન ઓફ એક્સેસ ટેન્શન પણ એમને જગત ચાલે છે ઊંઘી જવું છે કાર્ય ઊંઘુ નથી આયે અંતિ પાસે વિચાર ઊંઘ જતો રે ઊંઘો છે જતા ઊંઘ કોણ નથી આપણા સત્તામાં સત્તામાં હોવું જોઈએ સત્તામાં સંડાસ જવાનું નથી એ તો જયારે અટકે ત્યારે ખબર પડે કે ડાકરી ની જરૂર પડે જો સત્તામાં આપણી નથી આ આપડી સત્તામાં છે જાણતા નથી એ જાણ્યું હોય તો કામ થઈ જાય હા એ જરૂરી છે ગભરાવે નથી માર્ગદર્શક મળે ને કઈક માર્ગદર્શન મળે માર્ગદર્શન મળે કઈક એમ કઈ થી ગમત છે સંતો પાસે મળી જાય જે ઉતરતું નથી એના થશે એ તો દેખાય કામ બગડ્યું આત્માની શક્તિ અને શારીરિક શક્તિ એ બે ને કઈ સંબંધ ખરો હા સંબંધ તો બેન શક્તિ જુદી છે બે બંને શક્તિ જુદી બે શક્તિઓ જુદી એક બીજા ઉપર અસર કરે અસર કરે છે આત્માની શક્તિ વધારો હોય તો પાસરતા ઘટે મનુષ્ય પણ ઉત્પન્ન થાય છે આત્માની શક્તિ હોય તો પછી શારીરિક દર્દ પીડા ઓછી ના થવી જોઈએ શારીરિક પીડા લાગે નહી આત્માની શક્તિ કારણે પણ એને થાય કરવા એને કેમ થાય બધાને થાય યા દેશ તો તાબામાં જ નથી ને આત્મા તોય તાબામાં આત્માની શક્તિ જુદી છે આત્માની શક્તિ પરમાત્મા પણ છે આવું નથી પરમાત્મા માં એક છે કે પાપડ ભાગવાની શક્તિ નથી અને આમ આનંદ શક્તિ માલિક છે આમ આનંદ શક્તિ ના જ્ઞાન જ ના હોય તે મેળ બેસે જ નહી એના માટે થોડો ટાઈમ લઈને આપણે એનો પરિચય થવો કરવો પડે પરિચય કરવો પડે કઈ રીતે કઈ રીતે બેસીને જોડે બેસીને બેસી જોડે અને પરિચય કરવો પડે અલૌકિક છે બેનો હોય બેનો હોય દાસ કાકા પાસે દર પૂનમે આખા ગુજરાત માંથી ચાર લોકો આવે છે અને એમાં બોધ આપે છે आत्मा दर्शन बक्य बौकिक भाषा में बराबर लौकिक भाषा में आ लोगेज भगवान लैंग्वेज निरावी है आ लोक लैंग्वेज भ्रांतिमय लैंग्वेज है भगवान ने जो भ्रांति लैंग्वेज ना लोकभाषा में बोल तो बोबर आनुभूति बदतवा બાકી આત્મા નો પડથાયો જોયો નથી ભ્રાંતિ ને ભ્રાંતિ થી બોલે છે તે બોલે છે તે ભ્રાંતિ થી બોલે છે આત્મા નો સાક્ષાત્કાર થઈ શકે હા તે પણ તે અલૌકિક વાત હોય તો થઈ શકે બાકી લૌકિકમાં ના થાય લૌકિક નો સાક્ષાત્કાર કેવો હોય લૌકિક બધો એમાં દેહાધ્યાસ ના જાય શું થયું ક્યારે પણ દેહાધ્યાસ જાય એ બધા અનુભૂતિ અનુભૂતિ પણ દેહાદ્યાસ એનો ખડો હોય આપણે એને હરી કરીએ ને ખ્યાન મળે આપડે આપના હરી કરીએ ખ્યાણ કેવાથી મળે આપ છે આપનો સ્વભાવ છે ત્યાં સુધી શું એ દેહાધ્યાસ કહેવાય આપડે સમજ મળીને દેહાદ્યાસ આપણે સમજાય ને આત્મા નો અનુભવ હોય આ જગત નો ના હોય આ જગત માં એ બધા ફોફા મારે છે બધા જગત વાળા ને તમે આત્મા અનુભવ કરો શું આ બધા જગત વાળાને કે છે કે તમે આત્માનો અનુભવ કરો સંતો બધા સંતો બધા એવું જ કે છે કે આત્માનો અનુભવ કરો પોતે અનુભવ કરે આત્માનો અનુભવ કરવો ક્યાંથી કરે બિચારા તમારે લોકો શું કરવું જોઈએ તો કે અમારે શું કરવું જોઈએ તમારે જો ને લૌકિક જોતા હોય અનુભવ તો ત્યાં રહેવું જોઈએ અલૌકિક જોતો તો અહીં આવવું જોઈએ અલૌકિક એટલે એક્ઝેક્ટ ખોદ દેવું તેવું પેલું તો છે પેલું તો કાયમ ઘાસચારો છે પ્રાંતિ નો શું છે આપ સંસારમાં રહેતા જે સમજુ માણસો છે એનો શું સલાહ આપો છો એ લોકો શું કરવું જોઈએ કે જે સંસારમાં રહેતા હોય સમજુ હોય એમને આપ શું સલાહ આપો છો હા સંસારમાં રહેતા હોય એમને શું સલાહ આપો છો આપ સંસારમાં રહેતું કોણ નથી એ તમને મને કોઈ કે છો સંસારમાં રહેતા હોય તેને તમે ભાગ જુદો પાડ્યો એ તો કોણ રહેતું નથી એ તમે જોઈને ભાગ જુદો જુદા પાડીએ ના એ છે નહી બધા સાધુઓ સંન્યાસી બધા સંસારમાં જ છે જેટલા સંદાસ જાય છે ને એ બધા સંસારી છે અસંસારી છે એ જગત લક્ષ્મણ નથી કોણ હોય એ पे खाता न होता है ना हो, हो जाए नहीं संस्कार ज्ञानी होने आ जगत न शास्त्र ज्ञा ज्ञान काम करे न्ञान वाज्यु, थे। थे? वाज्यु ज्ञान है केवे वाज्यू ज्ञान से क्रियाकारी हो बन आपेलु नही ज्ञान करे हमने कहीं कर ज्ञान ज काम करे से? जरा अधिवाधी उ ज्ञान ज्ञा जान आप बने आपी सकू ए क्षान अज्ञान ए बने वस्तु नैमित्तिक्ञान तो भरव पड़ेलू મારા નિમિત થાય અને આના તો માલિક જ નહી વીસ વર્ષથી માલિક જ નથી બોડીનો તો પછી મારે શું લેવા દેવા દુઃખ તો અનુભવ અનુભવ છો કે ના દુઃખ મે દુઃખ મેં પડી ગયું જોયું જ નથી સુખ તો નિરંતર સુખ જ હોય છે જે નિરંતર સુખ રે એમનું અનસુખ કેવાય જે સુખ જતું રહે ને એને સુખ ના કહેવાય પડી ગયા એમ કઈ અસર નથી પડી ગયા અસર નથી આપડે અહીં સત્સંગ ચાલ્યા કરતો પડી ગયા તે દિવસે નહી સુંદર એટલે આદર્શ હોવો જોઈએ કેવું આદર્શ ક્યારે થાય માણસ બરાબર બધું કરે તો આદર્શ વ્યવહાર ક્યારે થાય માણસ બધા બરાબર કામ કરે ત્યારે અને આજુબાજુ આપ જ્યાં રહેતા હોય ને ત્યાં આજુબાજુ પૂછ્યું કે ઈશ્વરભાઈ બહુ સારા માણસ છે ને કંઈક વાત જવા દે ને એટલે આપણે તમે વ્યવહાર બરાબર નથી અમને ઘરમાં પૂછું તમે ના વાઈફને મેં ક્યાં ભાઈ ઈશ્વરભાઈ ગયા છે ને અમે ઈશ્વરભાઈ તમને છે બધું આપણને ખબર પડી જાય કે વ્યવહાર અમને બરાબર નથી છે ને એટલે આદર્શ રહેવાથી અમને આપણે પૂછવા જઈએ અમને દાદાનું જ્ઞાન લીધું છે આજુ બાજુ એને શું કરવા પ્રયત્ન એ આત્માના જ્ઞાન ને લઈને વ્યવહાર આદર્શ થયો છે એ પરિણામ છે વ્યવહાર આદર્શ વ્યવહાર આદર્શ એ પરિણામ છે આત્મા છે આત્મા નું સેવન કરવાથી એ વ્યવહાર આદર્શ ઉત્પન્ન થયો છે અહંકાર ખસી ગયો એટલે જગત ને ફાવતું હોય બરોબર છે સારા માણસ છે થઈ ગયો મારો આદર્શ વ્યવહાર થઈ ગયો તમારો આદર્શ વ્યવહાર ગયા આજુ બાજુ તમારે પાડોશી પૂછ્યું નથી ના પણ તમને કેમ લાગે એમનો પ્રેમ જો ખબર પડે ને લાગે લાગે સત્તા ગયા જ નથી આ જે લોકો કે છે ને આત્માની સત્તા એ ગયા છે એ બધી અહંકાર સત્તામાં ગયા છે વીસ વર્ષે ફાડી નાખેલા છે આ જો વાત કોણ કરે છે આ તો ઈગોજ કરે છે હું બોલું છું બોલે છે કોક અને પોતે માથે લઈ લે છે દરેક જીવ માં તમે કહ્યું તો કે છે એનો અર્થ એવો કે કઈ કોઈનાથી પેલા રેકોર્ડ થયેલું છે આ અહંકાર થી રેકોર્ડ થાય છે ફરી પાછા અહંકાર થી અહંકાર ના હોય તો તે ઉતરે છે ત્યાં સુધી કરશે આગળ બે હશે એના રે સલાસ જાય હોય જાય પણ આ ડિસ્ચાર્જ છે એક્ઝોસ્ટ થઈ રહેલું છે વાણી એક્ઝોસ્ટ થઈ રહેલી છે અને ચાર્જ આ બો માં જ્યાં સુધી હું બોલું છું એમ કરો ત્યાં સુધી પેલું ડિસ્ચાર્જ થાય છે અને નવું ચાર્જ થાય છે બે બેટરીઓ ચાલે કરે છે અહમ ઓછો થઈ જાય ધીમે ધીમે ઓછું થતું જાય કે હું બોલું છું એવું ઓછું થતું જાય તો પછી એ છે તો ચાર્જ ના થાય એમ ચાર્જ ના થાય ઓછું બોલે ઓછું ચાર્જ થાય સરવાળે અહંકાર દેવતો રહે ને ज्ञा संकसार ના એ તો લાગે હોય એટલો એમને અહંકાર જ ના હોય એમને જે અહંકાર હોય નેહંકાર હોય કેવો હોય નિર્જીવ અહંકાર કેવો અને આ જગત જગત ના જીવો ને સજીવ અહંકાર હોય હવે એ ક્રોધમાન માં લોધ કરે કોઈ જોઈ તો એમને થપકો ના આપું હું જાણું કરતા નથી મારા નથી ના એવું લાગે પણ કાયદેસર બીજા લોકો નાખે બીજા કારણ કે અહીંયા આગળ અહંકાર થી ક્રોધ થતો નથી એ ક્રોધ કરે છે નઈ હિંસા નામ નથી અને તમારા ક્રોધમાં હિંસા હોય તમારા ક્રોધમાં હિંસા હોય અલૌકિક હોય ને ત્યાં સુધી અલૌકિક થાય નઈ અલૌકિક તો અલૌકિક સીમિત કેમ હોય અલૌકિક એક જગ્યા પૂરતું કેમ સીમિત હોય સાથે અલૌકિક એટલે આ જે લોકે જયારે આનેલું છે એ બધું જ ખોટું છે एक अहंकार अहंकार तोड़ी, तोड़ी, तोड़ी ना सफार तोड़ी, तोड़ी ना अमेर परिचय भेगो थे अहंकार तो तूटो जाए पी एक अहंकार एक कलाक मैं सवार का તમારો જ આવ્યા છીએ કે છે હા ભાઈ આ તો પરિચય ચાલુ રાખવા માટે શારીરિક દ્રષ્ટિએ જ આવવું જોઈએ એવું ખરું પરિચય ચાલુ રાખવા શારીરિક દ્રષ્ટિએ જ આવવું જોઈએ ના એવું નહી નિરંતર તો પરિચય હોવો જોઈએ નિરંતર એક ક્ષણ રહીત નહી એવો પણ સારી રીતે આવી અલૌકિક વસ્તુ પ્રાપ્ત કરવી અને આના એ ના સમજવું એ તો ખોટું જાય ને સંતોના સંપર્ક કરીએ જ છીએ કોઈ પણ જાત ના શું આપણે સંપૂર્ણ લાગતું નથી હોય જ નહી પણ તે અહંકાર ઓછો થાય અમુક વાત માં ઓછો થાય બીજી વાત વધી જાય એનું વેટ એનું એ આ કોર્નરમાં ઘટ્યો હોય કોર્નર વધી ગયો વેટ ધી સેમ અહીં વેટ ના હોય અહંકાર અમને બે ધોલબોલ માર છે તો એ અકળાય વખતે પણ અહંકાર ના હોય એમનો એમનો એ અક્રમણ હોય કેવી હંમેશા ક્રોધ અહિંસક હોય તો અમારે ત્યાં જ હોય બીજે કઈ ક્રોધ અહિંસક ના હોય ક્રોધ હોય પાછળ કદાચ માં તો ખુબ બધું બધી વાત સારી છે પણ અલૌકિક વર્ગ ના આવે ને ક્યારે એ અલૌકિક માં લઈ જાય ખરું કોકડા કોકડાડો લઈ જાય ખરું એ બાજુ પણ અલૌકિક ના અલૌકિક એટલે અલૌકિક આ તો દસ લાખ વર્ષે ઉત્પન્ન થયેલી વસ્તુ છે આખું જગત નું વિજ્ઞાન છે ક્રમિક છે સ્ટેપ બાય સ્ટેપ આ અક્રમ છે એટલે લિફ્ટ બાય બાય લિફ્ટ એટલે કલાકમાં લઈ ગયા છે આ બધા કલાક માં મોક્ષ પામી ગયા છે મોક્ષમાં રહે નિરંતર નિર એક સમાધિ રે સમાધિ રે એટલે શું થાય સમાધિ રે એટલે શું થાય આથી વ્યાધી ની ઉપાધિ ના રે સમાધિ જગત જેનાથી ફફડે છે જેનાથી દુઃખ પામે છે એમ ના થાય આવે એ ક્યારે આવે નથી નહી તો હજાર બે હજાર વર્ષ ઉત્પન્ન થતું હતું સ્કોપ તે પણ આક્રમ નહી મોક્ષ નો સ્કોપ થતો હજુ અને આ પ્રભેગાઈ નીચાર કરો પછી નક્કી અ કાગળ માં લખતા હતા મને ત્રણ છોડી જાય તંથો બી વંચાઈ જાય એ કોઈ જાગ્યું ના કહેવાય આ તો મળ્યું હોય નહિ તો બધું છોડી નાસી આવે ના રે આગળ નથી આ હોતું નથી તકલીફ પડે છે નહી માનવાનું તે બુદ્ધિ માનવા ના રે કારણ કે અમે બુદ્ધિ ના હોય અમારામાં અમારામાં બુદ્ધિ બિલકુલ ના હોય આખા દુનિયામાં બુદ્ધિ વગર માણસ હોય એટલે જ્ઞાન એક જ હોય જેને અબુધ કેવાયુધ આપણા કે આવા જ્ઞાની ન ભૂતો ન ભવિષ્ય બરોબર ને બધા ખરાબ છે સાચા છે ખોટું કોઈ નથી પણ આઉટ ઓફ સ્ટેન્ડર્ડ કોઈ અવલંબન ની જરૂર નહી આ બધું પરાવલંબી છે કેવું છે આ ડાક્ટર ધરાવે આ તો અલૌકિક વસ્તુ છે જ્યાં અલૌકિકતા નું બિંદુ નથી જગત આખું એમ જ માને છે કે આ બધું ભગવાને બનાવેલું શું જાણે છે કોને બનાવ્યું તો કોને બનાવી એ જ કહું ને જગત આખું બધા બાવા બાવી બધા ભગવાન આસે નથી ભગવાન લોકો માણસ ત્યાં નથી આ ફોરેજ ના સાયન્ટિસ્ટ પૂછે છે કે ભગવાન ઉપર છે તે ઉપર છે કે નહીં ઉપર તો એમને સાસુ મરી ગયા પછી બદલી નાખી બદલી કરી નાખી એમના સાચું મરી ગયા એટલે કાઢી નાખ્યું બગાનિઝી છે વિઝિબલ ને ઇનવિઝિબલ હું ક્રિએટર એ સિવાય ભગવાન કોઈ જગ્યાએ નથી ઇનવિઝિબલ આપ જોઈ શકો છો ઇનવિઝિબલ આપ જોઈ શકો બધું અમે બધું જોઈ શકીએ હું આ શરીરમાં રહ્યો નથી હિન્દુસ્તાનમાં બધું બધી કેટલા હોય કેટલા હોય જ્ઞાની પાસે જ્ઞાની બે પ્રકારના સાચા જ્ઞાની આ સાનીઓ તો જ્ઞાનીઓ જ નગઢ નહીં કારણ કે સાધન જુસ્તાનમાં ફોરેનમાં થાય નહીનમાં કોઈ જ્ઞાની બાની કોઈ થાય નહીં ત્યાં તો દિવાલવાડીઓ હોય છે ખાલી કેમ ના થાય ફોરેનમાં કેમ ના થાય તો દિવાલવાડી ઓ ની જરૂર ફોરેનમાં તો એ લોકો ડેવલપમેન્ટ નથી ને એમનું ડેવલપમેન્ટ નથી વૃત્તિઓ ઘણી ખરી નિર્મળ થઈ ગયેલી હોય કેવી ચીજ વૃત્તિ નિર્મળ થઈ ગયેલી હોય સંતો કેવાય બીજું બધું દેહાદ્યાસ બધું હોય શું હોય દેહાદ્યાસ દેહાદ્યાસ પણ એ મળવાથી આપણી ચિત્તવૃત્તિઓ સારી થાય શું થાય પછી સંત પછી સતપુરુષ એક સંત પુરુષ એક સતપુરુષ સત્પુરુષ ને આત્મા સત્પુરુષ કેવાય સંત પુરુષ નાય કહેવાય દેહાદેસ ના હોય એને ઘટી ગયેલો હોય અને ત્રીજું જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ તો પોતે પરમાત્મા જ ગણાય દેહદારી પરમાત્મા કેવાય પરમાત્મા પરમાત્મા ઇન્ડિયા માં કેટલા હશે નથી અમે પાંચેક હજાર ઉભા કર્યા હોય તે સંતપુરુષો બધાની થયા એમ કે ના ગયા થઈ જાગે તમે ઘણા સારા માણસ છો પણ વ્યવહારમાં રતારા છો. ઓમો સિક્કો વાગતો જ નહી. હા બધા સિક્કો લાઈનમાં આવી જાય તો. હે આ બધા લાઈનમાં આવી જઈએ તો. નહી એ સિક્કો વાગેલો બરાણે. એના એમને મિનિટ મિનિટ એ સેકન્ડ એ પણ આત્મા બોલાતો નથી. હું આત્માથી ઉભાન થતું નથી. સિક્કો કોણ લગાવે? સિક્કો કોણ લગાવે? હે સિક્કો કોણ મારી આલે? હું મારી આલે કે ક્યારે મારતો? ક્યારે મારતો? એ અમે ટાઈમ આવે તમે કહી જાવ તમે કહી જાવ કે આ વાત ને સમજો એક વાર આ વાત અલૌકિક છે કેવી છે એક શબ્દ લોકો નો માનેલો નથી જો ભગવાન કોણ છે આપડે કોણ છે બધી વાત ભગવાન કરતા નથી ઓનો અને તમે કરતા નથી છતાં ચાલે કરતા તમે આટલું કરતા નથી અમે ચાર્જ ને બંધ કરી દઈએ ડિસ્ચાર્જ રહે ચાર્જ ને બંધ કરી દે સોનગઢ સ્વામી છે ને સોનગઢમાં કાનજી સ્વામી છે એમને બધા યુગ કે છે હા એ બધા કે એને મૂકવું હોય તો ભગવાન લૌકિક માં મૂકેલું છે ને ભગવાન અલૌકિક માં મૂકવા તો એ નથી ભગવાન તો એની ભાષામાં એક્સેપ્ટ કરે તો કે હું કરતા નથી તો એમ જ મારે હું કરું છું આ શું આપણે ઓળખી જઈએ પેલા તો તમે છો ને ના બઉજ ના થોડા અહીં જે આવે જેને ઈચ્છા હોય તેને થોડા ખબર પડે તારે આવે તારે આવે ને ખબર પડે કે ના પડે તો એના દેવા નથી હું કોણ છું બહુ ફ્રેકચર કરે નાની પુરુષો એક કલાક માં બધી અને રાઈટ પેલી બેસાડી દે પછી એક ત્રણ સુકાય નહીં વ્યવહાર માં તો આ રહે તો આ રહે ને પણ એમનો કાર્ય તો ચાલુ જ હોય कई धक्को नरव पड़े नाम डिस्चार्ज कर चार्ज थी रू कहीं तो रही रही थे। तो थे हो थे। करी एक कलाको बजर ना आत्मा झुका एक क्षण बजर है શાસ્ત્રો એ છે તે થર્મોમીટર છે એ થર્મોમીટર જુઓ કે તમે શાસ્ત્ર જેવા થયા છો શાસ્ત્ર લખ્યા પ્રમાણે તો બસ બરોબર છે ને નહિ તો હજુ શાસ્ત્ર પ્રમાણે કરશો નહીં તો આ બધા શાસ્ત્ર લખ્યા પ્રમાણે થઈ ગયા બધા કરવાનું કઈ પણ નહી આવું જોઈએ અને ત્યારે કરવાનું નહીં પચાસ હજાર કે દસ અધિકારી મળે તો પેલા અધિકારી ને જ્ઞાન અપાતું હતું અને એ અધિકારીઓ જ રાખે શ્રીમદ રાજ અધિકારીઓ જ જાય સમજ કરું ને અહી અધિકારી ને અહીં તો મને મળવો જોઈએ એને મોફ થાય મને મળ્યો એ મોફ એની ઈચ્છા હોવી જોઈએ અને બીજું મને બલ બલવો જોઈએ બસ મારા માટે ત્યાગ કરો ફળ કરો આમ કે સ્ત્રી સાથે રહો છોકરા સાથે રહો અને મોક્ષ જાય નઈ આપણો નહીં ડાક્ટર શ્રી રીતે બહેના છોકરા વાળા સાથે આપણા દેશમાં બઉ જરૂરી સાયન્ટિસ્ટો પણ સાયન્ટિસ્ટ ને આગળનું વિજ્ઞાન આપવાનું છે આગળ આ જગત કેવી રીતે ચાલે છે આગળ વિજ્ઞાન આપવાનું છે એટલે સુધી સમજ્યા છે ભગવાન બનાવનાર નથી એટલે સુધી સમજી ગયા છે સમજે મળી શકે એટલે બધું આખું ચાધારે ભેગા થયા આધારે એક મિનિટ જ માથાપુર કરો તો હું ભેગો ના થાય બઉ પ્રયત્ન કર્યા મુંબઈ પ્રયત્ન કર્યા ના થાય એવિડન્સ છે આના આધારે આ બધું જગત ચાલી રહ્યું છે કેટલા સંજોગો ભેગા થાય છે ત્યારે ઈશ્વર બેનગા થઈ જાય ટાઈમિંગ બધું બધું ભેગા થાય ત્યારે વાતચીત નીકળે આપણે કશું કરવું નહીં પડ્યું ઈશ્વર તો જ્ઞાતા દસતા પરમાત્મા પરમાત્મા અને તમારે કશું કરવાનું નથી તમે તો ડિસ્ચાર્જ સ્વરૂપે છો કઈ વિચાર સ્વરૂપે જગત ના મા કોઈ વખત થતું છે પણ તે બહુ કોણ ઘણા કાળે પચાસ લાખ વર્ષ પેલો થયું હોય પણ આ છે તે અપવાદ છે છે અપવાદ છે ભારતમાં हाँ दर दर दरक निवाद को अपवाद उभो आखा कबीरा बढ़ा बजू से बढ़ा भक्त केजार वर्षे तो मार्ग मल्हो જેને માર્ગ આગળનો મળતો નતો એના માટે આ ઉત્પન્ન થયેલું છે આપ ને ચાર લોકો મારો સતત પ્રયત્ન બધા સંતો રહ્યો છે એવું કહેલું જ છે તમારે બધાને કે જો મારું જ્ઞાન તમે પામો તો બઉ મોટા પુનસાય જોર છે બીજા જગત ભટ્ટ જોર બાપુજી પ્રત્યક્ષ પુરાવો અમારી ઈચ્છા હતી તે થઈ અને આપડે સીમંત થઈએ ગરીબી જાય નઈ એમને ભેગા થયા તે આનંદ રે આપણને પછી આનંદ ઘેર ટકા નહીં આ થયું એટલે એ આપડે જ નહી ને જેને પર્માનન્ટ જોઈતું હોય જ્ઞાન પામેલું નથી આત્મા પામેલું નથી આત્મા નો પડશે બધા ભક્ત છે ભગવાન માં શું છે અને જ્ઞાની પુરુષે તો ભગવાન કહેવાય પરમાત્મા કેવાય શું બે હજાર માનસિકાર છે ભગવાન અને ભગત બે જુદા અહી ભગવાન જુદા ના એટલે ના થાય તમે બધું પૂછો ને આપડે તો અહીંયા આગળ પેલું જયારે મારો જન્મ દિવસ ઉજે છે બે હજાર માણસ હોય ત્યારે જમવાનું હોય બે હાજર પણ ત્યાં તમારે ત્યાં પૂછવા આવ્યો ને तो बदा सांड़ा करें एक गाय मन में अभावना करे कि आ व्ते क्या आप बता